ગુણ ધરીશું નહી મારો અલખ ધણી દ્વારું કામ ભજન સંતવાણી ડોટ કોમ સમ મારે સદાય આશરો તમારો સદાય ઓથ તમારો સદાય આશીર્વાદ તમારો ભાવ દ્વારિક સદગુરુ મળી સંસરી તલિયા પછી પ્રેમ પ્રેમ જો તું જીરો સદગુરુ પ્રેસલિયા પ્રેમ પ્રેમ જો તુજ બારકા નો દ્વારકાઓ હે સમરૂપ વાળો લખ ધણી સમરું દ્વારિકો સમરું દ્વારિકા ણ બુ ડાડે નહીં સંત પણ નથી મફત ના સંત પણ રે મનુઆ નથી મફત ના સંત પણ ફતમા ફતમા ફતમા તમને આવું તો બાજાતા સંત પણ નથી મફત માં નથી મફતમાં મળતા સંત પણ રે મનવાથી પર્વત મેલી જેને માથા વેરા કાલજા કાપીને ધરતા ધરતા કોઈ કાજા કાપી ધરતા કરવત મેલી ધરતા એવી ધરતા પલ જા કાપી ધરતા Uh-huh. સંત ને સંત પણ રે મનવા નથી મફત માં મારો કારણે સાધુજમે જાન જે જેમ जोड़े जार पीड़ा जलो भावी साधुड़ सुनिया चढ़ता संतने નથી મફતમાં સંતપણા પૂતાર છે કોઈ તો એનું ઉધરસ બી આવ્યું पटे खड़ी जाने प्यारा पुत्र ना मस्तक काफी भोग साधु ने घर प्यारा पुत्र ना आजी मस्तक खांडी ने पुछना, पुछना मस्तक खांडी भोग साधु ने धरता धरता જરી ન દ જવાલી વિધાન ફતમાં પર દુખે જેનો આત્મ દુખીઓ રુદિયા જેના રડતા રુદિયા જેના રડકાત્મા પર દુખે જેનો આત્મા દુખ્યો રુદિયા જેના લડકા રુધિયા જેના લડકા માં સંતને સંત પડા ગુરુ પ્રતાપે ગાય પડે ના નામ એજી ચોપડે નામે ના ગુરુ પ્રતાપ ગાય પુરુષોત્તમ ચોપડે નામે ના ચઢતા ધન કરતા સંને આવાસંતને સતા तंत नमस्कार गुजरात न सुप्रसिद्ध कलाकारों द्वारा गवायला भजन सतवाणी लोक डायराक साहित्य ने डाउनलॉड करने वेबसाइट भजन सतवाणी डॉटकॉम एंड्रॉइड मोबाइल एप्लिकेशन संतवाणी MP3 थ्री आभार